એટલે હાડી પછી આઠસો ગજવા મૂકી દેવાના અને હા પછી પોલીસ માથાકુડ ના પડે દોડધામ ના પડે કોર્ટમાં દોડધામ કરવી પડે ને એટલે પંદર એનો ઉપકાર માનો છે અને ખાતર પાસે દિવે આટલું ગયું તારે આટલા પણ આઠસો આયા છે ને પછી હાડર વધ્યા પેલા તું ખાજે તારે શિકાર મળે ના મળે તારે શું કરી નિહા નાખે બિચારો કારણ કે ચોર તો ખરો પણ આપણે હા એટલે આપણે એની જવાબદારી પણ કરે બિચારો એટલે હાડે તો એના ત્યાં અને આઠસો માય લઈ જઈને ઘરમાં પેઢી એમાં મૂકી દેવાના તે ચોરીમાં અને બે બેંક ખાતે જમે કરવાના તમે તો મારા પછી જોયેલી જ નહીં નઈ મોટર તમે ચલાવો છો કે તને સમજ પડી ત્રીજો કેટલી આજ્ઞા થઈ તમને સમજાયું આ બધું કેટલી આજ્ઞા થઈ દૂધિયું ઉભું થઈને મરી ગયું તો વ્યવસ્થિત જીવતું રહ્યું તો એમ રેસ્ટોરન્ટ તો એને પોતાના ખર્ચે બધી જ નઈ તો એને થયા છે ને ડોલર લાખ ઉપર લાખ ડોલર ના ત્યારે ત્યારે નાટલા ઋણાનુબંધ વાળા છે તમારે ઓળખાણ વાળા ઋણાનુબંધ ઋણાનુબંધ શબ્દેલો છે પેલો ઋણ જે હોય ને તે પ્રોબ્લેમ ભેગા થાય કોઈ બોલે જ નહીં ને આપડી જોડે આ બધાના ચોપડા ચોખા કરવા પડશે બીજા બધા આખી દુનિયા જોડે કઈ લેવા દેવા નથી ને આપડે આપડા જોડે જોડે ચોપડા વધે ને આમ તે ચોખા કરવા પડશે આવે આટલા ચોખા થઈ જાય એટલે આપણો વેપાર પૂરો થઈ ગયો ને એટલે સી રીતે કરવા અમને ઋણાનુબંધ વાળા ને ઋણાનુબંધ શબ્દ બોલતા ફાવે ને એટલે ફાઇલ કેવી એફઆઈઆર ફાઇલ શું કહેવાનું એટલે તમે સુધાર્થમાં અને આ જગુ બી નંબર વન તમારી શું છે ઋણાનુબંધ ચાલે ને ફાઇલ અને એ ફાઇલ નંબર ટુ એ સુદ્ધાત્મા અને એની ફાઇલ નંબર વન આ ને નંબર ટુ તમે ફાઇલ એફઆઈલી ફાઇલ એટલે આ ફાઇલ નું શું છે કહેવા માગું છું કે આ ફાઇલોનો સંભાવન નિકાલ કરવો એટલી આજ્ઞા છે શું કરવાનું છે આપડે હસીયે છીએ આપડે ચીડે પછી એટલે આવે સંભાવ નિકાલ કરો છે એ નક્કી કરવું એ ચિલાતી આવે તોય સંભાવે નિકાલ કરવો છે હસ્તા આવે તોય સંભાળ નિકાલ કરવો સંભાવે એટલે નોર્મલ સ્થિતિમાં સમજ ભાઈ ને સંભાવે એટલે તમારે એક વાક્ય બોલવાનું કે દાદાની આજ્ઞામાં રે પડી છે સંભાવ નિકાલ કરવો છે લાઈ મોટલ પર રહેવા હોય ને હોય નાગરિક બોલતો હોય એવું નક્કી કરો ને તે નિકાલ થઈ જાય બોલો આજના પૈસા ના હાલે પણ જતો હા ભાવે પણ રૂમ આપી દેવો ઓછા ઓછા ભાવે આવું આવું ઈનામ કોડો મળે તે મારી ને તો હલો લઈ જાય લલિત ત્રણ ત્રણ વખત લઈ ગયેલો એવું વાત એટલે આ કોકડા થાય નહીં હાથમાં આગુ હાથમાં સત્તા બધું એટલે ગભરામણ નહીં રાખવાનું ગભરામણ કોઈ જાત ને ગભરામ રાખવાનું નહીં ખબર પડે ને હવે આગળ સંભાળ નિકાલ કરવો એક જ વાક્ય અત્યારે કોઈથી આવ્યો તો પેલો ચેડાતો આવતા હોય ઓફિસર તો આપણે મનમાં નક્કી કરવું સંભાવ નિકાલ કરો એટલે એની પર અસર થશે નહીં આપણે મેં નક્કી કરીએ નહીં સંભાવ નિકાલ કરો તો એના મન ઉપર અસર થશે એનું બધું પડી જશે સમજ ને અને સંભાવ નિકાલ ના થાય તો હું મારે કરી લેવાનો તમારે તો શબ્દ જ બોલવાનો જ એટલું જ ફાળક ના ફાવ ફાળક ના ફભાવ નિકાલ છે એને સમજ ને આ તોથી આજ્ઞા અરે એનો દાખલો આપું સંભાળવા નીકળવા તને સમજ નીકળવાનો પપ્પા ચીડાતા હોય તો તારે નક્કી કરવું કે મારે વાઈટ ચીડાતી હોય તો સંભાળ નિકાલ કરવો સમજો ને કારણ કે રિલેટિવ છે ને રિલેટિવ એટલે તું કહું તું એને જો ખરાબ રીતે વર્તું એટલે એ આ જો ખરાબ રીતે વર્તે તું એને જો એ આ રીતે વર્તે આપણે ના ફાવતું તો આપણે છેડો ફાડીએ તો એ ફાડી નાખે ચલાલ શું તો અને આપણે જરૂર હોય કે વાઇફની જરૂર છે તો એ ફાડી ફાડી આપણે હોત કરવું શું કરવું પડે એ ફાડીએ ને આપણે ફાડીએ કરતી હોય હું શું કરી રિલેટિવ કે જે શું કર્યું એ આખી રાત ફાડતી કાલે ઝઘડો વધી તો આખી રાત ફાડ્યા જ કરે આવતા રહેવું નથી જે થવા ફાડફાઈ કરતી હોય આપણે ઘણી સારી નહી છે તેમ છે એટલે આખી આ સમજાય આ ખરેખર કાઢ ને તને લો કહું છું તમને આ સમજે એમ તને સમજવું પડે એમ મારું નાનું છે તમને પરીક્ષા છે તે તમારું મોટું છે શું કહ્યું લાખ નું દિલ હોય તો કે છે બારડોલી ની પાસે ખરવાસા એમ કે બારડોલી છે એક જ મિલ તારડોલી જ કેદી પેલી બાજુ કે આ બાજુ ને આપડે મોટલ કકડાટ કરતી હોય છે કકડાટ કરતી હોય મોટલ રાખી ચોવીસે કલાક કસરાટ કરે જયારે કરવા દે ને સર ચોવીસે કલાક બોટલ કલાક કરતી હોય બૈરી તો સારી છે થોડી વાર કરે એટલે સંભાવ નિકાલ કરવાનો ચોથી આગ ના સિરીઝ દાખલ એનો દાખલા આપવું બેન દાખલા આપવું તે નિકાલ કરવા ને શબ્દ કઈ ને રહી જવું એમાં તમને શિવ યાદ રહે ને લખવાનું નહીં આ તો જ્ઞાન હાથમાં આપું નઈ તે હાથમાંથી ચલાવી લેવાનું અને એ જ તમને ફિટ થઈ જાય શબ્દ વચન બળવાર હોય યાદ આવે એટલે સંભાળ નિકાલ કરવા કેવી રીતે તમારે ઓફિસ માં જોવાનું થયું છે અગિયાર વાગે કાલે ઓફિસ માં જોવાનું હોય તો બેન શું કરું ઓફિસ માં મારે જયારે ચાલે નથી કોર્ટમાં બરોબર ને એટલે આ બેને તમે બહારથી કહો તો જમવાની થાળી મૂકી દો ત્યાં બેન કે પાંચ મિનિટ લઈને આવો સમજ પડી ને એટલે આપણે પાંચ મિનિટ થાય એટલે પછી રસોડા પડી જઈએ રસોડામાં ત્યાં જ આપણે જોયું કે કઢી ઉતારતા હતા ને તે હોલસી ખસી ગઈ ઓવ થઈ ગઈ હોલસી ખસી ગઈ ને તે આખવી તપેલી મોટી થઈ ગઈ એટલે આ હા વ્યવસ્થિત કરી સમજ એટલે બેન ને શું કેવાનું દાજા નથી ને કે પેલા તો શું કે તમારે કેવા ને હાજા નથી ને કે બેન એટલે બેન જાણે કહ્યું આ જગુભી તો પેલા હતા ભગવાન થઇ ગયા સર સમજાયું ને હા એટલે પછી હવે આપણે હવે પેલો સવાલ તો પતી ગયો કરીનો સરસ્ત રીતે કર્યું એટલે પણ હવે આપણે જવું છું ઓફિસમાં તે શું કરવું પડે એમ કરી દે કે ખીચડી વાતચીત ખાઈએ હવે એટલે આપણે શું કરવું સંભાવ નિકાલ કરવાનો આ આ ફાઇલ છે ને ફાઇલ નંબર ટુ કઈ ફાઇલ ફાઇલ નંબર ટુ અને વન નંબર ની ફાઇલ એની ભૂખી થઈ જાય બાર જઈએ તો બાર જઈએ એટલે ફાઇલ નંબર ભૂખી થાય ના થાય એટલે આપડે એમને કહીએ કે આ ભાખરી તાજી છે એટલે કઈ જઈએ ફાઇલ નો સંભાવ નિકાલ કરવાનો કેવી રીતે નિકાલ કરવાનો કેવી ખુશ થઈ જાય કે સરસ બરાબર ફર્સ્ટ કલાસ કરી રાખે હોય હવે આ રૂમ માં તમે બેઠા છો અને સુધાત્મારું ધ્યાન કરો છો રૂમ માં બેઠા બેઠા અને પછી એ રૂમ ના બાયણું ને બાર થી આપણે અંદર થી બેઠા બેઠા પણ મનમાં ઘુસવાડ ફાઇલ આવી પણ કઈ કયા મને અત્યારે ખબર પડે ને બાયડું ખોલી પચાસ નંબરની ફાઇલ એટલે આપણી જોડે સ્ટોર વાળો હોય મુસલમાન સ્ટોર વાળો પચાસ નંબર ની ખરો એનો નંબર તો ખરો ને એટલે સુલેમાન તું જ આવ્યો છું તો સાહેબ તારી કોથરા ખોવાડ આપ્યા છે તારા મહેતાજી પૈસા નથી આવતા મહેતાજીને કેમ નથી આવતા કે બસો વધારે લખી લાવશ ભાવ એક કોથરા ભાવ લખી લેવા પડે ને તો આપણે પછી સમજી જવાનું કે આ ભાવ વધારે છે તો એનો સંભાવ નિકાલ કરવો પડશે આ ઝેઘડો ક્યાં છે લેખાય એટલે બેસાડી અને કહીએ ભાઈ ભાવ અમારી પાસે કાયમના ઘરે અમારી પાસે ના લેવાય એમ કે મારે સાહેબ ભાવ વધી ગયા છે એટલે એવું લઉં છું તો આપણે બસો ત્યાં પૂરા ના આપવા પણ હા હોય ના માને તો હોય ના માને એકસો વીસ પણ આરમ ઊંચું મૂકી દેવાનું છે સંભાવ નિકાલ કરવાનો ખબર કરો એટલે પછી જતો હોય એકસો વીસ પછી તો આપણે કહીએ પેલા મારે કોઈ દુઃખ નહીં હોવા ને નહીં સર નહીં સર એટલે થઈ ગયો સંભાવ નિકાલ ને હવે એ પાડોશમાં ગયો આપણી જોડે જ બીજાને ત્યાં કોતરા પેલા ત્યાં ગયો ને ત્યાં પેલા સાહેબને કહે મારા ખાડા પૈસા આપ્યો ત્યાં સાહેબ એક પૈ નહીં આપું જ્યાં સુધી ઉપરના બેસે ત્યાં કાઢી નાખું ત્યાં એક પૈ નહીં આપું તો પેલો પેલો હરી ગયો સાહેબ પૈ છોડી જ નહીં છે શું કે છે પેલા કે તું મને ઓળખતો નથી તો કે સાહેબ તમે તો કોંગ્રેસના બહુ મોટા માણસ છો પણ તે એમ કંઈ મારા પૈસા ના છોડી દે છે ભાવ વધી ગયા છે આ કોંગ્રેસના મોટા એટલે રોફ મારે પેલા દબડાવે પેલા તો એ દબાયો નહીં ખબર પડે ને એટલે સાહેબે જોયું કે ફેંકવા દો આપણે એને તે એવું બોલ્યા કે તું અના અડી જો મારે તારે જોઉં જ પાણી જોવું છે બધા પૂરા પૈસા નાખ્યા નીચે સર પાણી જોવા ગયા તરફ પાણી ગોટે નહીં ને બધા પછી લઈને જોવા મળ્યો એટલે સાહેબ ચીડ્યા એકતો અને ઘોંટતો નથી આવતો એટલે કે સરિયા ઉભો રે કેમ કઈક સાહેબ ક્યાં હુકમ હે અભી તક તને જોઈ લઈશ કે બોલો પૂરા પૈસા આવ્યા હું જોઈ લઈશ કે ફરી પાછો સાહેબ મેળી ફાધર જોડે બ્રધર જોડે કઈ થયું સંભાવ નિકાલ કરવા હવે પાંચમી આજ્ઞા આપું છું કોઈ અઘરી હોય તો કાઢી નાખું પાંચમી આપું છું તો બેંકમાં એકાઉન્ટ તારા નામ છે કે સુધાર્થ નામ નું નામ પર નહિ નામ જ ના હોય ને એટલે છોકરા તે જગોભી ના શુદ્ધાર્થ નામ ના બધું જગોભી નીકળ્યું આપડે રહ્યું નઈ એટલે આ બધું વ્યસ્થિત આ ચોપડો બધું વ્યસ્ત આપડો રિયલ ચોપડો એટલો ચોપડો સુધાર જેટલી આજ્ઞા પાડશે એટલું જમે થશે પાંચમી આજ્ઞા એટલે સુદ્ધાર્થમાં નો ચોપડો એટલી જ આજ્ઞા થશે બીજું ક્યાં માં સુદ્ધાર્થ મા ચોપડો એટલે શું કે જેટલું તમે આજ્ઞા પાડશો એટલું જમે થશે હવે સિત્તેર ટકા તમે પાડો હાથ ને હા તો એક ચિંતા થાય તો બે લાખ ડોલર નહીં હું તો ખરો આવે સો ટકા કહેતો ફરી જવા માટે કે બરોબર પાડતા નથી પાડો છું આ તો હું કઉ સિત્તેર ટકા પાડશે હું કઉ સિત્તેર ટકા પાડવું કરીશું એટલે બીજું શું જમે થશે કે અમને ભેગા થાય જેટલો વખત એ ઘણું ખુબ જમે થાય શું કારણ કે એક જ વખત દર્શનથી કેટલો લાભ થાય તો કેટલા વખત દર્શન કેટલો બધો લાભ થાય અમેરિકામાં ફરવાનું દરેક શહેરો ફરવાનું અને પછી અહીંયા રેવાનું બધું આવે એક દાડો જવા ના દેવો જોઈએ કલાકે જવા ના દેવો જોઈએ મોટલ તો પછી ફરસલા કરે પણ રાત રોડ ફર્યા કરતા ભાઈ એ લાભ ઉઠાવી લેઓ એક દર્શન કરવા છે તે નાનું છોકરું હોય તે પંદરસે પંદરસે ડોલર બારસે બારસે ડોલર થતા દર્શન કરવા આવે તો તમારે બારસે ડોલર ખતરા છે ને કારણ કે છે છે તો એનો લાભ તો લેવો જોઈએ ને જયારે રમતા બે હિયનો શું આપી તમને પછી થાય ટેન્શન રહી થઈ જતા રૂપિયા કઈ જોડે ડઝન ડોલર કોઈ લઈ જાય અમેરિકામાં કોઈ ઘે જોડે જોડે લઈ જતા નથી એટલે દર્શન કરવાનો વધારે એ રાખજો હજુ અમે કાલ નો દિવસ છીએ પરમ દિવસ બપોર દસ વાગ્યા દસ વાગ્યો એક વાગ્યા દોઢ દડા માં તો ખૂબ જ લાભ લેજો અને પછી ન્યૂ જર્સીમાં તમને લાભ મળશે જોવા આવશે પાછળ પર જોડે તો બધા પાછળ ઢગલે બધા આવશે દોડે તમે હાથે વાત આખી રાત આગળ ખાટલો નાખીને તો એ કશું હોય કે તો એ ભેદ વિજ્ઞાની કૃપા થઈ શું ના ભલે કે કારણ ભેદ વિજ્ઞાની જ્યાં બુદ્ધિ ના હોય ને ત્યાં શું હોય ત્યાં કઈ કોઈ ચીજના ભીખ ના હોય ત્યાં આગળ લક્ષ્મીની ભીખ ના હોય વિષયની ભીખ ના હોય સ્ત્રીનો વિચાર જ ના આવે ને લક્ષ્મીનો ભીખ ના હોય મહાનતાન નો ભીખ ના હોય કીર્તિ નો ભીખ ના હોય આ તીક કોઈ ચીજની ભીખ ના હોય ત્યારે ભગવાન એને પાવર ઓફ એટર નહીં આપે શું આપે શું આપે પાવર ઓફ એટર આ દેહનો માલિક સત્યાવીસ વર્ષથી રહ્યો નથી આ તારી કોણ બોલે છે આ વાણીનો માલિક નથી કોણ બોલે છે આ કોણ બોલે છે તારી જોડે દાદા ભગવાન નહી દાદા ભગવાન જો બોલે ને તો આ ત્રણસો ડોલર મળે હું એટલે મારે જેવું ના બોલે પછી ચારસો ડોલર દાદા થયા કોણ બોલે છે આત્મા ચેતન માં બોલવાનું ગુણ જ નથી જડમો અવાજ નો ગુણ કેવો છે સાઉન્ડ નામનો ગુણ એ જડમાં કેવું છે એટલે આ કોણ બોલે છે ઓરિજિનલ ટેપ રેકર બોલે છે આ ઓરિજિનલ ટેપ રેકર બોલે છે અને આ સેકન્ડરી ટેપ રેકડ છે મું ઓરિજિનલ ટેપ રેકર સેકન્ડરી થાય બધું એટલે ઓરિજિનલ ટેપ રેખર બોલશે એટલે આ વાણી માલકી વગર ની છે માય સ્પીચ નો માય સ્પીચ હોય પોઈજન હોય શું હોય આ તો સરસ્વતી પ્રત્યક્ષ સરસ્વતી અને પાવર ઓફ હેટ ની કુ ના મળે જેને કશું જોઈતું ના હોય વળની તેના દર્શન કરવા શું ના બોલે તો કર્યા કારણ ડોલર ઉતાર વધે જ થયા મળ્યા તો એક લાખ તો ડોલર આપી દીધા પાછા બીજા લાખ આપવા છે આપતા નથી ના આ નો ચીજ નથી આ તો બધાને ટેકા થી થયેલી કેવી પ્રેમ થી થયેલી કેવી છે ના ના ખર્ચો છે દોઢ કરોડ રૂપિયા મંદિરો તો બધા બહુ છે કેટલા બધા છે હું તો આશ્રમ પણ નહી બંધાયોધી હું તો ઘેર બેઠા હું એથી પણ આ તો આ જગત નું કલ્યાણ થવા માટે કોનું મંદિર બંધાય છે જીવતા જાગતા નું મંદિર બંધાય છે લોકો કલ્યાણ થાય અને લોકો ના મતભેદ ચડે એટલા માટે એક બાજુ કૃષ્ણ ભગવાન નું મંદિર શિવ નું મંદિર અને એક બાજુ આ ભગવાન છે આખા જગત નું કલ્યાણ માટે આ બંધ થાય છે શું થાય છે કેમ નથી ખોલતા કરું છું કરોડો માણસ નું કામ કર્યા છીએ બઉ જુદી વસ્તુ છે નોકરી બોકરી બધા બધા પાર વગેરે છે રોજગાર લોકો બહુ દુઃખી છે એમને બિચાર મન માં શાંતિ થઇ જાય પગલા ની કૃપા ઉતરી જાય ને તો કલ્યાણ થઇ જાય અને તે આ આ મૂર્તિ હું જાતે વિધી કરવાનું શું કરવાનું છું મૂર્તિ બોલે મૂર્તિટ આરસના નીચેથી ફો જમીનથી પેણે અને ઢગલે બંધ રૂપિયા લોકો આલ્યા સવા કરોડ તો મારી પાસે આવી ગયા આ બે વર્ષ તો અમેરિકન કોલોની પાછળ બંધાય છે અમેરિકામાં રહેનારા હતા ગુજરાતીઓ ત્યાંની કોલોની માટે ઉંમર માં રેવા તો જોઈશે ને બધું બનતા સુધી નહીં મને એમને કહ્યું તેથી અમારે જમીન દેખાવ દેવી પડી આપણું પોતાનું કરી લેવું કેમ ને જ્ઞાની મળ્યા જે અવતારમાં કોઈ અવતારમાં જ્ઞાની મળે નહીં જ્ઞાની મળે નહી અને મળે તો કામકારી લો છોડે નઈ ને મને પંચાવન માણસ આખી કોલોની અમેરિકન કોલોની બતા છે બીજી બધી ઇન્ડિયન કોલોની પંચાવન જે જુદી જુ મળવા દર્શન કરવા આવવાજ્ઞા પૂરી હેલ્પ થાય સમજવું ને પેલું છે તે જેટલું તમે આજ્ઞા પાડો એટલું હેલ્પ થાય બીજું દર્શન કરવા આવશે એટલું હેલ્પ થાય બીજું છે તે પુસ્તકો આપણે અહીંયા છે આપતા વાણી એટલે એક પુસ્તક વેચાય નહિ આવડું મોટું હોય ગમે તું હોય અત્યાર સુધી દસ સાડ બે લાખ ના પુસ્તકો ફ્રી ઓફ કોસ્ટ જ આપવાનું અત્યાર સુધી આપ્યા જ કરે છે પુસ્તકો એ પુસ્તક નીકળે છે એને માસિક ચલાવવા પૂરતા તે કોઈ નફો નહીં કરવાનો તો માસિક ચલાવવા પૂરતા ને ચલાવવા પૂરતા બીજું કોઈ કોઈ પૈસા લેવાનું નહીં હવે આ પાંચ આજ્ઞા પાવે અમે કઈ અઘરી છે હવે કઈ અઘરી છે નઈ ચલો બે રૂમ જોર કરે છે બોલાવ વાળા મોટલ મૂકીને જતા રહ્યા ઘણા જતા ગયા મને મને જતો ના આવ્યા શું કે મને ભેગો થયો જતો ના રે એવું થતા મને બધા પછી કોઈ મટલું ખાલી કરે બીજી મટલું રાખે નાસી જવાનું કરતા જાતે ચિંતા કરો છો નાસી જવાનું દ્રશ્યો બીજું જ્યાં ચિંતા નઈ ત્યાં વધ્યા કરે કૃષ્ણ ભગવાન કે જી તું ચિંદ ને કરે કૃષ્ણ ને કરવું એ કરે તો તો જાણો? એટલે તમને સમજાવ્યું આજે તને સમજાવ્યું બધું શું કે આ જ્ઞાન મળ્યા પછી પેલા જ્ઞાન મળ્યું હોય તો ભગવાનનો કાયદો કેવો તો જ્ઞાની પાસે જ પડી રહેજો કે ગેરજીને કહેવાય ભાઈ છોકરા મોટા છોકરા ના આવે દુકાન પર બહાર જાય હું મારા આત્માનું કલ્યાણ કરી દઉં પહેલાં અમુક ના થાય ને આત્માનું કલ્યાણમાં જ બેસી જાય હવે અત્યારે છતાં તમારી પાસે પડી રહો તો તમારું શું થાય બોઆમ કરે ફાઇલો આવે ફાઇલો તમારી આવે ને આવે કોણ આવે ફાઇલ નો નિકાલ કરો બધા શું કહ્યું કારણ કે અત્યારે પડી રહેલા એવું છે નહીં જમાનો બહુ જુદી જતનો એટલે અમે હવે પેલું જે અમારી પાસે પડી રહ્યા શું થાય કે આખો વાતાવરણ હાઈ ક્લાસ એમને દેખવાથી એમનું મુખાર બન નિધિ જશે શક્તિ થાય તેની જે શક્તિ છે દિવ્યાક્ષભર શક્તિ આપણને પ્રાપ્ત થાય ને અતિ આપણે એમ આ પળાઈ નથી એટલે કંઈક રસ્તો તો કરવો પડશે બીજો બીજો રસ્તો કરવો પડે તો શું રસ્તો કરશો આ પડાય નથી એટલે હું તમને દેખાડું રાતે નવ દસ વાગે અગિયાર વાગે જ્યારે સુઈ જાઓ બાર વાગે સુઈ નથી પણ સુઈ જાય ગોઠવીને સુઈ જજો કે આ દાદાનું આફવામાં આ દાદાનું નિધિ ધ્યાન થવું જોઈએ શું થવું જોઈએ અને હું શુદ્ધાર્થમાં છું કોનને સાંભળાય એટલું કોઈને દખલ થાય એવું નહીં આપણું કોણ સાંભળે ને એટલું ધીમે ધીમે હું શુદ્ધાર્થના સિદ્ધાર્થના સિદ્ધાર્થના અને દેખાય એવું કરીને સુઈ જજો સમજબ ને પછી બે મિનિટમાં પાંચ મિનિટ પાંચ કલાકમાં આવે તો તમારે જોવાનું નહીં પાંચ મિનિટમાં આવતો હોય તો છૂટી કરીને જાગવાનું નહીં ભાવ અંદર રહ્યા ખે એટલે તેનું ફળ આવે અત્યારે આમ આખો દાડો ભેગો થવા એવું નથી ખબર પડી રાત્રે થી ઓસે દાદાનો મોળો યાદ કરાવવાનો અને ખાસ વાતના સંદર્ભે ક બોલવાનો બાર આ મતલબ શું બોલવાનો છે આરામમાં ઓકે તો બોલો આદિ રાતે આદિ રાત ફાઇલ નંબર 2 જોડે વાતચીત કરી નહી બહુ કે મારું મગજ દુખે છે શું કયો મનસ્વી જવા દે કે અને આમ દે પડે શું કહી એરેક જગ્યા પર વાત નહી કરવા કંદીસી જો ના આવે એક માનલીતું તું તને સૂઈ જાય કે મારું હેડેક છે એટલે હા મહિના કરશે ભેગો થઇ જાય આગળ અહંકાર મમતા કરતા છૂટી ગયો આ કેટલા વાગ્યા આવશે કે आ, नहीं है। नहीं है। जगत, जगत कल्याण कोई भावना करी होने मोह के गगत कल्याण भावना करी होने मोह कहवा कौन लली। मोहना पोता ने मारे ने, मोह के जात करू नहीं तो મો થો હોય દાદા પુરુષ ને શું હોય મોહ ના હોય તો હમો હોય મોહ ના હોય તો હમો હમો બોલે એટલું મોહ વગર મોહ નું જ પડશે કશુભાઈ કે મોહ જો હોય પુરુષ ને તો કપટ ખરું ને કેટલું કપટ વધારે લાવવું ને કપડ ની ગોઠ મોટી આવડી આવડી હોય કારણ પંડ્યા જે પાણી છોટે મારે છે પાછું કુતવાય જગત માં કોઈ જીવ ના હોય જ્ઞાની પુરુષ ના માં મોહ ના હોય એમને મોહ ખરો જગત નું કલ્યાણ કરી ને કેમ કરી સેલામ થયેલો પ્રકાર નો મોહ કેવાય પણ એને ભગવાન ના પાડી છે પોતાને હોય તો બધી મોહ પોતાને ખાવાનું પીવાનું પોતાને ભોગવવાનું પૂજગરી ભોગવવાનું એ બધું મોહકાના માટે મોહ ને ના અમ નહી તો આગળ સ્ટોરમાં લઈ જાય ને સ્ટોરમાં લેવાનું મન થાય બહુ અમારે તો સ્ટોર છે સ્ટોરેજ વિચારો જોયા કરે દર્શન કર્યા કરે જઈએ ને સ્ટોર દર્શન કર્યા કરે આવા પુરુષો જોયા નતા અમારે જોયા બધી લાલચીઓ દેખાત લેવાનું કેતા જ નહીં કઈ એ પછી બોલ્યો કોણકે ઉદકી રહીશ ના જેમ સંદાસવાનો શોખ ના હોય માણસ ને એના જેવું આ સંસારમાં રહેવાનો અમને કોઈ શોખ ના હોય પરણ ખાવું પીડે પરણે પીવું પરણે તારે ભગવાન પાવર વેતની આપે કુલમુખે ત્યાગપત્ર આપે જે તમે કરો એ મારે મંજૂર સે કઈ પૂરી છે કેન્ડલી ગાંઠ માટે નસીબદાર તો ખરા ને અમે લાવ પેલી ચોપડી તમારે તૈયાર કરી છે ચોપડી આવડી આવડી દુઃખો તૈયાર કરે थोड़ थो फरी બીજી કોઈ ના ખાઈએ આપડે સો ને શું કરે છે તો આ